જૈન પૂજો એટલે જૈન માન્યતા જૈન માન્યતા પણ આમાં જૈન માન્યતા ક્યાં આવે છે પોતાના વ્યુ જ આવે છે જૈન માન્યતા ક્યાં આવે છે જૈન માન્યતા માન્યતા કોઈ રહેતી નથી જૈન માન્ય એટલે છોડવું પડશે જૈન પૂર અમને વૈષ્ણવપુરું લોકભાષા છૂટી ગયેલું છે બાકી જયારે ઉદય માં આવે છે ત્યારે વ્યવહાર માં એટલે બહાર એવું માન્યતા તોડી પડશે ને એવું ઘર થઈ ગયા સારા જે જેમ અમારે આપડે દાદાજી પાસે પાસે એ કરીએ પણ જયારે કૃષ્ણ નો કોઈ એવો પ્રસંગ હોય કે સૈવ કોઈ પ્રસંગ હોય તો ભાવ નથી થતો જૈન પૂજન તો થયું ને બધા પેલા મળ્યા પણ તલાવ કેવા કારણે કેવા હાથે પૂર્વ તો આ અતારે જે છે તમારે કોઈ દેખાય ભઈ જાય ભઈ જાય હા સર વધારા પરનું પ્રદર્શન સનાહલ ગમેવ લે તને ગમે આવો બાકી ના રહે તારી સનાહલું ઠે નહી હતી મને આ બરાબર લાગે તને જે લાગે તને બરાબર કેવી રીતે એનું કઈ ગમે તને સાચું કે બે વર્ષ પેલા સારી પ્રેકર્તિ કરી હતી રાત આય અન્યાય વાતો જ નથી આજુબાજુ એટલે તારા અખરા બુદ્ધિ ડેવલપ થઈ બુદ્ધિ તો ન્યાય અન્યાય ને સમજી શકાય અને બુદ્ધિ કેમ કે દાદાને પુલિશને અને બુદ્ધિ કેમ થાય બુદ્ધિ માર્ગ માર માર માર માર્ગ કાઢે પણ બરાબર બરાબર ના ના દાદા મેં માર્ગ કાઢ્યો હતો આપડી વર્તન કે દુઃખ દેવાઈ જાય કોઈને અથવા દોષો દેખાય કોઈના તો આપડે એમ લાગે ભાઈ આ નાની પુષ્ઠ મળ્યા પછી જ્યાં મુક્ત થવાનું છે ત્યાં આ બધા ગુટા ક્યાં છે કેમ આવે છે એ ભાવ રહે ઉપાય તો હોય જ ને કોઈ બી વસ્તુ ઉપાય તો કરે તો થાય ને એટલે શું કરવું જોઈએ તો શું કરવું જોઈએ એ કલાક કરે તો ક્રિયા કરી પછી આવું કલાક કર્યા કરીએ જયમેશ ને તાર કે એટલું અનુકરાવતું કઈ ગ્રેડ નો જીત ના ના મારો માદી બહુ નાની ઉંમર નો હતો તો તારા પાંચ ગ્રેડ જોડે આવડે ઉદ્ભવે તેના તો ખાવ તો વિદ્યાલીય પાસે ખાવશું ને સાદો એ વ્યુપાન તો ડિફરન્સ પડે બધાથી હું જુદો કરી આવું એટલે વીપાન નિયમન રહે બસ દેખાતે આપણને ક્યો હા એ કરો ઝઘડા ના થાય ના એ ના થાય નાસી જવું જો જે ચલાવે એ ના છૂટાવે છૂટવે મહિના નો પેલો અમારા ત્યાં નથી એટલે એટમોસફિયર નો મને અત્યારે વાંધો આવે છે બીજો બઉ વાંધો નથી આવતો અમારે ઘરની અંદર ના લઈ આપણે ના લઈ આપણી ધર્મક્રિયા ના થાય એટલે બીજી રીતે ઘરની જે વ્યવસ્થા હોય આજે એક રૂમ જ અમારે ભાગ આવે એટલે ત્યાં રસોડું હોય આપડા બોલે છોકર ને લોક વાગે ઠોકર કઈ લાગવા વાગી એ જ્ઞાન અવઘાડ છે અજ્ઞાન એટલે આ મૂળ જ્ઞાન અવગાડ થતું નથી એટલે વાણી એની જુદી નીકળે છે કે ભાઈ ઠોકર મને વાગી ખરેખર ઠોકર નહીં આપડે વાગીએ છીએ સમજતી જ ને પોતા હવે જ આપડે નડીએ તો સમસ્યા જે રક્ષા કરતો રક્ષા કરી હશે કેવી પોતે રસ્તા કરતો હશે માણસ ના કરે રક્ષા પણ જ્ઞાન પછી અક્કલ ઉડી જાય ને જ્ઞાન મળ્યા પછી તો અક્કલ જતી રહે ને ઉડી જાય ને જતી રહેતી હોય તો બેકારી લોટી પડી મા અનુભવ થાય અથડામણ ના એ તો બહુ નાની ઉમર થી અથડામણ લગભગ આઠ દસ વર્ષ નો તો ત્યાંથી અથડામણ સાચો છે જરાય બુદ્ધિ બુદ્ધિ વાળા કેવું અંત મૂળ જ્ઞાન જ અંત લાવે ને બુદ્ધિ વાત અંત આવે આ તો બુદ્ધિ નહી એને લઈને આપી કે જરાય બુદ્ધિ તો આ શું બધું આભરા બુ તો રસ્તો અંત લાગે ને બુદ્ધિ વાળી રક્ષાથી કહે ના કરે તર કાકરી બુદ્ધિ નથી સમતા ભ્રણ થયું બુદ્ધિ નો કલાક થયો અને આ બધા છે અમને પાછ લેવા દેવી ભરા કરવા દેવું પોતાનું છોડી દે એ બધું પોતાનું છોડી દે એ બધો ગોળ આપ્યો દાદા ઊંચો ગોળ આપ્યો સારો ગોળ આપ્યો ગઢ પકડે તો મારે તારા ત્યાં બુદ્ધિ થાય ને રાતો દેખાઈ દો બુદ્ધિ નહીં હિસાબ લાગે પડ્યો એ નથી બધા અનુભવ સ્વાટે બુદ્ધિ નહીં એનું આ દેખાય એને પોતાને હેરાન નથી અહિયા અહંકાર જ છે બુદ્ધિ છે જ નહીં અહંકાર જ છે ગાળો અહંકાર દાદા ઉકેલ આવશે ના બસ પેલા બહુ બધી થઈ જતી પડી ગયું ઘેટ પડી ગયું હવે એટલા બધા દેશ થાય છે કે જાહેરવાણ જાહેરવાણ હે જાહેરવાણ જાહેરવાણ જાહેરવાણ એક પબ્લિકમાં વિરાજ કરે જે થી કઈ સંડી દે એક કાર્ય હવે આબરૂ ગઈ બરી આબરૂ હાપી આગીન પરવાણ નેકટ ગઈ ની હે પછી લહી બંધાય હાતે યુના કરે કે હાતે હાટી હોત ને હાતે હર છે કોટી રસ નું સા આ દે પર હવે એ બુદ્ધિ આ બધું જતી આપ એક જ એવા છો કે પ્રત્યેક દીવ જેવો છે તેવો કહો એટલે અનુભવ થાય છે મારે એવું નથી અમારું કામ નથી ભાવ નિર્ભર રહીએ છીએ કે અમે મુક્ત છીએ કે ઉદય આ ભાઈ એવો માણસ આટ્યો નથી જે હાથ ઉડે શું કહ્યું આપડે એવા પુરુષ છો કે જેમ છે તેમ જ કહો છો એટલે એ મોટું આકર્ષણ છે જેમ તેમ બે મહાસ કહેતો આવું ભગવાન બધા ને પૂછ્યું બઉ દુઃખ થયું અરે ઘણું સુખ થઈ ગયું એટલે આબરુ તારી બગાડી દુઃખ સુખ થઈ ગયું સુખ જ થયું ખાલી ભ્રાંતિ જ હતી સુખ ની બાકી દુઃખ જ હતું પછી એક જુઓ તેમ પણ કરે એટલે એક સાચા પુરુષ છોકત ગણાવી શકો આ તો થાકી ગયો છો ને અને બધા કબૂલ કરી આવી ભીપ માગવી પડે છે તો તે પરમાત્મા થઈને આવી રીતે બીજા આ જગત ના લગભગ દાદા આ એક જ ટેકા દરેક પણ આ કાળમાં તો બહુ ઓછા ને આવું દાદા સાંભળેલું ના પેલું અજ્ઞાન લોકો એમ કીધેલું હોય કે ભાઈ આ તો કેટલું સુંદર છે આમ છે એ રીતે જ્ઞાની પુરુષ ના એક પણ શબ્દ આપણે જીવી નથી શકતા વયા જ જાય છે એટલે ભોંય ઢળી જાય છે એટલે હજી આપણે એટલા પાત્ર એક જ્ઞાની પુરુષ જેમ છે તેમ સમજી કેમ નથી શકતા હજી પોતાનો હજી સંસાર તરફ નો ઇન્ટરેસ્ટ ખરો કે પ્રમા અવરોધ કરેલ ખાલી કરી નાખવાનો ખાલી ન કરી નાખીને ચૂનો પૂનો ધોળે ચાપે નાખ્યો સમજી બીજે ખોટું પડ્યું મારી બીજી એક માન્યતા ખોટી પડી સારી માન્યતા નથી કઈ માન્યતા હવે ત્યારે જયારે જાય ને હવે બધું થઈ ગયું એક છે પછી નાલો સક્યો કે આ કેરાસી કેનો મરુ જે તે ઉતરતે કે એને એડજસ્ટ ના થડે અભાવ દેખાય મરુ ઉતર કે ને તાલુ બગડે તેપી અમારડે લે લે કોઈનો અભાવ જો આ બતાયો અભાવ છે તેપી અભાવ ખવડન જ પણ વાત દી મને દેખત અભાવ આ પણ આગળું કેટલું અમને એમની ખાસ ન તું વ્યવહારિક પાછો આવ્યો ત્યારે ખોટું ના લાગે દાદા એ કહે કે એ યાર પાછા ને એની ગગડી બગડેલું છે ને સુધારી જાય ને બગડી તો સુધારા જાય એને વગર ગગડી જાય કહી દઉં પેલા એના સુધારા જશે ને વેપાર મારવો તો પડશે ને વેપાર મારવો તો પડશે ને શુદ્ધાત્મા નો બધો કુદગર નો અને માલ ખવડાવ દસ લાખ નહી સમજી ગયા જે થાય થાય થવા નહીં થાય એવું ના નવસારી પર ચાલ સમુદ્ર મળેના સમુદ્ર માં છે તને ભૂલ પડે ને ન્યાય ના કરીએ ન્યાય કારણ આપ્યું બે ને ભૂખ્યો રાખો જોઈએ બે ને ભૂખ્યો રાખવો જોઈએ ખોરાક ના આપવો જોઈએ વાક્ય સમજાવી ના એટલે બે દિવસ માં કાઢી બે દિવસ ના કાઢી મારે કેવું છે જોવાના કે ભા જોડે દાદા જાગૃતિ રાખનારો કોણ જાગૃતિ રાખનારો કોણ આપણો છે તમને કહે પ્રતંગા થાય જાગૃતિ આના એટલે કોણ જ્ઞાન જ્ઞાન બધી રાખી આ તો આપણે ડખલ એને જ્ઞાન સુપ્રાગરણ આવે તો તેકલ વર થારી મુકલને છોડો ને એકલો રહે ભી સાથે કોઈ અથડાય અથડામ થાય એટલે અક્કલ છે તો એની હોવી ઘટે નિ સરસ થઈ ગઈ છે પણ ત્યાં ત્યાં શું જાગૃતિ હોવી શકે આ જે બોલે છે હું નું ના તો દાદા હું પપ્પા એક લાફો મારું અથવા તો બીજું કરું અને પછી એમ કઉા વાળા તો આપડે કહીએ આવું કર્યું ના કવું જોઈએ ત્યારે એમ કેવું જોઈએ કે આ બરાબર આવું ના આવું જોઈએ ના ના તારે એમ કેવું છે એ લોકો કે આપડે કેવી લોકો બી એમ કે આ બરાબર ના કરે એટલે આપણે કેવાનું બરાબર નથી આવું ના હોવું સારો દિવસ છે બાપ ને ધોલ મારું ચાવી ગઈ ચાવી મળી લઈ ના લે છે ને કાઢી પેલું શું કેવી જાય ઉઠાઈ જાય નડિયાદ નડિયાદ ના બધું સર અમે ઘણી વાર અમારા પછી પ્રોબ્લેમ ના રહે ગાડી પ્રકૃતિ કરી કોઈ ના ત્યાં જવું ખાવું અમને ગાય છે આ જે આપશ્રી નો જે આ પ્રસંગ છે એ અમને શું ગાઈડ કરે છે અને આપડે સુઈ ગયે અહંકાર એટલો નબળા માં છે ને અહંકાર આ જગ્યા મૌવાનું છે આ જગ્યા એવાનું છે પોતાની <laughs> <laughs> મને વા્ય બહુ સર અને ઘણી વાર એની ભાવના રહ્યા કરાય છે જ દાદા ના શિક્ષક વાંચ્યું એટલે ગયા ફરી વાર કે પાસે પડ્યા મને જ્ઞાન નથી પરવાનગી આપેલી ના પછી આ દાદરા બોલાયા પછી ગુરુદેવ શું બોલ્યા બધા ગયા પોણા બે કલાક સુધી ગુરુદેવ આપશે બધું પૂછપુછ કરીને કેટલો કલાક માં પ્રસંગ કેવો એના ઉપર આધાર રાખે Algo de la montaña, ¿no? Algo de la montaña.